અભિનિવેશ દે દેવું કે જગ્યા થયેલી જગ્યા એટલે આમ ફર્યા કરે છે એને બધે માણસો નું મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સીમિત હોય ને આવા જે અટકેલા માણસો હોય તેનું મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સીમિત હોય ને શું લિમિટ લિમિટેડ હોય ને જેવાય ને માનસિક સ્વાસ્થ્ય કેમ કે અટકી ગયેલા બધા બહુ માણસ એમાં અટકી જ ગેલા રમણ કર્યા કરે પેલી એ પેલી વાત આવે છે ડોસીપણા પોતાની સોય અંધારામાં ખોવાઈ ગઈ છે અજવાડામાં હોય સોય ખોવાઈ ગઈ છે અંધારામાં શું છે દીવો હરગાવી જ્યાં પડી છે ત્યાં જુઓ ત્યાં જુઓ બરોબર છે અંધારામાં પડી એટલે અંધારામાં ખોળો પણ દીવો પડતા એટલે આ શાસ્ત્ર માં દાદા જડે આટના જડે એવું નથી આ શબ્દો દેખાતું એમાં એવું બાર થાય કે આમાં નથી જડેવો આમાં જડે એવો જ નથી એટલું જો ભાર થાય તો બઉ થઈ ગયું તો પછી એની પાસે ગુટસાદ મળે અત્યારની કોઈ જગ્યાએ અનુભવ થતા ખાકર ની ઘર પણ તેના અનુભવ થયા વગર તું ખાકર આગળ કેવો અનુભવ લાગે ના થાય વર્ણન કરે ખરા ગોલ જોડે જોડે એની શિમિલી કરે આ બધું શિમિલી જ નથી એને આગળ અવર્ણનીય શબ્દ નથી જેના માટે શબ્દ પણ નથી સાપેક્ષ સાપેક્ષ ચેતના કહ્યું નથી એવું જો સમજે તો સાપેક્ષ ને નિર્પેક્ષ સમજતો નથી આ તો રિલેટિવ રિયલ બહાર પાડ્યું એટલા માટે સાપેક નિર્પેક્ષ ને આ લોકો સમજતા નથી માટે આ ભણેલા લોકો ત્યાં સમજાય ભગવાન મહાવીર પછી હિન્દુસ્તાન માં એક કે બે ત્યારે એકાદ સારી રીતે જાણેલું સિરજ રાત છે અમુક જાણેલું સમજ ને પછી એમ કઈ શકે અધ્યાત્મા સમજુ છું એટલું કઈ શકે પછી બીજા બધા વાતો બધી ખોટી છે બધી જાણી શકશે આ બે જ બીજી બધી વાતો કરવાની બી બધી વાતો બધી બુદ્ધિ ગમ્ય વાત બુદ્ધિ માં જગત મિથ્યા જગત મિથ્યા કોઈ હતું આ તો કોકની થોડી ઉઠાય જતો ને સારું ક્યાં મીઠ્યા છે હિન્દી ઉઠાવે બોલજે મિથ્યા યાર તો વિચાર ચિંતા કેમ થાય પણ બે સત્યમાં ફેર છે પેલું સત્ય બે ફેર છે હોય અને સત્ય કોણ એટલે જેવડે સત્ય કહીએ ને એટલે જ છે પણ રિલેટિવ સત્ય અને અરિયલ સત્ય ભૂચાય કેમ કરી સત્ય શબ્દ નો અર્થ એ બંને એક જ કરે સત્ય શબ્દ બંને છે હવે દિવર્તનશીલ અને વિનાશીલ એ બે જુદા છે એક જ બધું વિનાશી અને પરિવર્તનશીલ પરિવર્તનશીલ હોય પરિવર્તનશીલ તો આત્મા પરિવર્તનશીલ છે આ જે લોકો લખ્યું લખ્યું છે ને એવું લખ્યું છે હું ભૂલી ગયો છે એના ગુણ થી ગુણ થી પણ તન્મકાર નથી સદાકાર નથી તન્મા નથી આકારે આકાર થયો છે પરિવર્તનમાં જીતે આ નુકસાન કરતું નથી વખત એમ કહું છે કે આ ગરમી સૂર્ય નો ધર્મ નથી <laughs> गर्मी विभाविक परिणाम सूर्य गरम गरम तक बच्चों के आचार विभाविक गुण है वास्तविक गुण नहीं सूर्य सूर्य नो, नो, परिण नो विशेष परिणाम जो उभा थे विशेष परिणाम ना गर्मी गुण है સૂર્ય ખરી રીતે ગરમ જ નથી સંજોગ થી ગરમી થાય છે અને તમે છો પચીસ હજાર ધૂલું છે ગરમી વધી જાય ને જો ગરમ સૂર્ય ગરમ હોય તો જે ચીજ ગરમ હોય તેના તરફ આપણે ઘટે એનાલી પરિયે તો આપડે ઓછી લાગે વધારે લાગે બારી ગયે કેટલા ઊંચા પ્લેન જાય નથી આવી ના પણ હવે ગરમી અને ઠંડી એ વાતાવરણ ની અસર છે ગરમ કહેવામાં આવે છે ગરમી નથી પણ સાયન્ટિફિક ગરમી ઉભી થઇ જાય જમીન પર સૂર્યાસ્ત ના નીકળે કે એવિડન્સ છે બધા આમ થાય તો નીકળે ની જેમાં સૂર્યમાં ગરમી નથી પણ આ ગરમી ઉત્પન્ન થાય છે સૂર્ય ની ગરમી હોય તો ઊંચે જઈએ વધારે ઠંડી લાગે છે ઠંડી લાગે છે એટલે સૂર્ય ગરમી નથી હા જમીન માં ત્યારે આ બધું એવિડન્સ હોય તો પણ સૂર્ય ગરમ જ રહેશે પૃથ્વી ના હોય તો એ સૂર્ય ગરમ રહેશે सूर्य नजीक बुध आयो टेम्परेचर एटू बधुआ भराड़ू थी जाए સૂર્ય ની નજીક બુદ્ધ છે શુક્ર છે વિજ્ઞાન તો દાદા હું સમજ એમ કે એટમ જ્યાં સ્પ્લીટ થાય છે જ્યાં એટમ સ્પ્લીટ થાય છે નવો વાયુ ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયા ગરમી ઉત્પન્ન થાય છે સૂર્ય થી ઉભી થતી આપણો એનો પુરાવા કરો હું આપણને વધારે ગરમી લાગી અત્યારે લઈ તો જાવ બીજા ગ્રહો ને તો ગરમી ઉત્પન્ન થાય છે એમનું વિમાન છે અને આ ગરમી કેવી લાગે કે જેમ પ્રસાદી પૂરી થાય ને પ્રસાદી જે કોઈ નહીં બટ્ટી નથી નાતેરીમાં નહીં પ્રતાપી પુરુષ હા બધા લોકો તો જતા પડકે નહીં બટતા બડકે એમાં હાલ પ્રતાપી છે હા ગરીબત્વ પણ થાય છે પ્રતાપી એની હાજરી જ ઉત્પન્ન થાય હે એની હાજરીમાં જે પેલા એ લાગે ચંદ્ર નો મહાન જેમ પ્રતાપી માણસ હોય ને ત્યાં બધા માણસ ગરમી તાપ લાગે એટલે એમ પ્રતાપી કહેવા માણસ એટલે સૌમ્ય સૌમ્ય પ્રકૃતિ નો માણસ હોય પ્રતાપ અને સમ્યતા સાથે હોય નહી તો એક જ ગુણ હોય મનુષ્ય માત્ર નો હું તો પ્રતાપી હોય હું તો સૌનું બે હાથે ગુણ ના હોય જ્ઞાની પુરુષ ના સરવાળો સાથે હોય બધા ના પામે પણ આ બંને ગુણ હોય થી જ પામે શું નથા માણસ આવી જુએ છે સાપ થી જતો રહેપીજ જતો રહે એક પણ ઉભો નહી રહ્યો છે જોજો શું થાય છે પછી પાછો ભરી પાછો દાદરી પાછળ બધા માથા જોયું નહીં આવી છે એ કહ્યું હું તો ગયો સાહેબ નવાની ગયું સત્સંગ કરો કઈ બોલો પેલા જોડે અમારે ક્યાં દાદર માંધિકાર હતો મે વાત કર્યો ને કઈ વાંધો ને તો આવું જકે પછી મેધા ને લોકો બોલ્યા નઈ મે પરિવાર કે ત્યારે પોતાને ખબર પડે છે કે શું બોલવું છે તો બોલાવતું નથી આટલું બધું દિવસ તારે માણસ સમજાય છે પ્રતાપ અને પ્રભાવ શું છે તો મારું છે બીજા તો આ સીધા રોડ વાર મારશે કશું હતું એટલે રોફ વગર ના માણસ મજા આવે નઈ ભાઈ બધા ઓફિસ માં નોકરી કરે છે બધા બધાને કહી રાખ્યું તમે આવજો બધા હું દાદા હરાય દઈશા જાય બોગડી બંધ થઈ ગઈ ફરી આવ્યો નથી આઈ નથી આતું નથી મારે બોલવું છે નબળાઈ નથી અહોભાવ એટલે એ ઘર ના બોલાય બીજો કાન છે શું કયું એ હસ નો છે શું અને પેલી નબળી છે હું હરાય પાડવાની જ્ઞાન હંમેશા જ્ઞાન જ રહેશે ને જ્ઞાન વાતું જ નથી કોઈ જગ્યાએ જ્ઞાન જે છે બધી એવું વિજ્ઞાન ભૂ થાય છે નહી તાજુક અને સંસાર ને બે ત્રણ મિત્રો એમને પૂછ્યું કે તું ક્યાં ગયો દાદા પાસે ગયો પેલા એવું માનતો હતો જરા બુદ્ધિ ને લીધે જરા વિરોધ થતો હતો પણ હવે એવું લાગ્યું કે દાદા સુપર રેશનલ છે બુદ્ધિ નો ઉપર નો ભાગ મેં જોયો એટલે કે જે હું જ્યાં સુધી બુદ્ધિ હતી ત્યાં સુધી હું એમની સાથે જયારે ટકરાતો હતો અંદર ની પણ જયારે મેં જોયું કે આ તો બુદ્ધિ નું ઉપર ભાગ છે એટલે હું સમર્પિત થયો બળવા ફતા મને દેખાડો કોઈ હોય તો હું તે માનવા તૈયાર આવો એની જોડે ક્યાં પહોંચી વાળ કહ જે પરંપરા પરંપરા શિકાર જ કરતા એની જોડે ક્યાં પહોંચી એટલે કેવડું મોટું બધા ખોરવું પરંપરાતા એનું કોઈ નઈ મને દેખાડો કે મારી હોવા જોઈએ કઈક મારી ના હું કરવો ના હોય તે મે જોયું બધું મંજુબેન તો એથી ભારે દાદા મારું આ પેલા હવે આટલા ભૂત હિન્દુસ્તાન નો વાળેલો નવા ભૂત કે ભૂતો ટીપટોપ ટીપટોપ ક્યાં છે આબુ ના પાણી જુઓ ડેરાસરે મૂર્તિ પૂજા નથી લોક મૂર્તિ પૂજા જાણે દાદા આપડે એ જરા પાડો એનું જરા કોની કેવાય જે અત્યારે મારો ફોટો તમારે તો છે મૂર્તિ પૂજા ના કેવાય મૂર્તિ પૂજા ના કેવાય હું છું પ્રગટ નું વ્યતિરેક પણ એટલે આ મૂર્તિ પૂજા અમારે થાય ને મૂર્તિ પૂજા પછી છે ને તે બંધ કરવાનો પાય છે બીજો એ પછી અભેદતા લાવો ને આમ સુધી કરો મતભેદ થી વધારી ને શું ભગવાન આવ્યા હતા ભગવાન અભેદતા આવ્યા હતા કૃષ્ણ ભગવાન અભેદતાવાયા હતા વેદાંતી ના ચાપકા મારા ખોટું મારું એ સાચું સાચું કઈ ગયા મારું એ સાચું સાચું તમને લાગે છે મૂર્તિ એવું દાદા મૂર્તિ પૂજા કેમ કર આ ફોડ જરા હાજર છે એનો ફોટો તમને સમજાય ને હે એના દર્શન કરવાનો છે આપડે નહી તો આપડે ફોટો ના મૂકીએ તો શું કરીએ સામે શ્રીમંદ સામે આ શબ્દ ના સ્થાપના કહેવાય છે જો મૂર્તિ કોણ કે ગયા પછી મહાવીર ગયા પછી મહાવીર ની મૂર્તિ કે તમને શું લાગે ભેદ ના હોય હોય ફોટો લઈને પરોક્ષ બદ નાખવા ને કેમ કે છે ત્યારે મૂર્તિ પૂજા જવું જય સચિન અમૂર તો થયો નથી અને તમે તો અમુર થઈ ગયા તમારી નામ બોલવું જોઈએ એમને તો એ પાસે તો જવાનું છે આપડે એમની પાસે તો જવાનું છે ત્યાં તો અત્યારે ત્યાં સંબંધ માંથી શું ફોટો ના ભાઈ ફોટો લોકો પૂછતા હોય તમને ખરાબ લાગે દાદા ને ફોટો પૂછાયે અને બીજી મૂર્તિ તમને એમ લાગે કે મૂર્તિ ના નથી અમૂત પ્રગટ થયેલો ત્યાં અમૂર્ત પ્રગટ થયેલા છે પ્રગટ ત્યાં ત્યાં બાળક ચોખ્ખો રહે બિલકુલ તમને કેમ લાગે છે આપણે જોવાનું છે રેલવે ના હોય એટલે આપડે છે તમને કેમ લાગે આગળ જોવા જઈએ રેલવે આગળ છેલ્લું સ્ટેશન કેવાય ને ક્યા મૂર્તિ ના વસ્તુ દસે કરવા છે કેમ લાગે છે ખરી રીતે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ના કહેવાય શું રામચંદ્ર મૂર્તિ કેવાય વાળી સંબંધ બંધીએ શું આપણને લાભ ખોવાય તો એ જો સંબંધી ભેગા થાય ખરું ખરું કરવા પડે ત્યારે છુટકારો છેલ્લી સહી બાકી રહી બધી સહીઓ થઈ ગઈ છે કાયમી થઈ ગયા પણ હે બાબરભાઈ કે અમારે તો હવે સ્ટેશન નજીક આવતું જાય છે સ્ટેશન હવે નજીક આવતું જાય છે આપડે આવે એવું તમારે નજીક આવતું જાય બે વગાયા પુસ્તક ઈચ્છા નો ફરક સમજણ પડતી નથી શું ફર છે ભાવ છે હા એક પ્રકારના ભાવ આવે પણ હશે ભાવ એટલે ઈચ્છા થાય ને કે મને ભાવે છે આ લાડુ કે મને ભાવ નું ભાવે છે જો ભાવના ભાવિંગ જેનો ચાર્જ કહેવામાં આવે છે અને આ ભાવિસ્ આપણને કેમ ન ખબર પડે કે આપણે આ ભાવ કર્યો કે ઈચ્છા કરી સંસારમાં એટલે ભાવ ને ઈચ્છા એનું એક જ રૂપ છે નજીક નું થોડી થોડી સગાઈ તો છે બધું ડિસ્ચાર્જ છે ઈચ્છા એ ડિસ્ચાર્જ છે અનુકૂળતા સંતિકૂળતા ડિસ્ચાર્જ છે અભાવ એ ડિસ્ચાર્જ છે અમેરિકા તમારા જે મકાન છે બટું અને રાત્રે છે તે સા બે જણ હોય અમી જોડે બાર બીજા હોય તમારી શું તમારી ઈચ્છા થી કર્યું ભાવ થી કર્યું એ ડિસ્ચાર્જ છે બાયણું ઉગાડ્યું બેસાડો એ આપડે કહીએ ને दादा मल्हे तो भाव थो की इच्छा थी अपने दादा ने मलवे થયું વાત મુદ્દા નહીં આવું બધું પૂછેડો આવે આમ ખબર ના પડે ને તો અને ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ આપણને કઈ નુકસાન કરનાર નથી ખરાબ કોઈ માણસને આપ્યા કે પેલો આ લાખ રૂપિયા તમે તરત ડેરાધન વાપરજો તો એના મનમાં લેતા હતા એ થાય એ થોડું ઘણું આપડે થોડા ધંધો કરી દઈશું એવું છે ભાવ કેવાયું ચાર ચાર બે ભાવ થાય છે દુર્ભાવ અને સદભાવ સમજવું અને ચાર ને દુર્ભાવ ને સદ સદભાવ નથી હોતો ત્યાં સ્વભાવ હોય છે શું હોય છે સ્વભાવ આપણને દુર્ભાવ ઉડા ભાવકર્મ ભાવકર્મ કરીને તો તમારે પડ્યું ફીટ થયું નથી તમે કાંઈ તમે જુદા હું જુદો અને એકદમ આવીને એકદમ પ્રસંગ પડે ને એ પ્રસંગમાં આનંદ થાય તમને શાંતિ રહે એ બધું રહે ના પાડે બધા બાવા નવા બાવા આવ્યા શું કઈક લાગુ છે ના નથી હું દાદા નથી દાદા મહી પ્રગટ છે તે કઉા બ્રહ્માડ રૂપ છે હું આમ તને દાદા વગર નથી હું તો નાની પુરુષ છું ડિગ્રી અને ત્રણસો સાહીઠાર્જ થયો પછી ઘણી વાર ખબર નથી પડતી કેટલી ખબર ખબર નથી પડતી કે તમે સ્વતંત્ર રીતે શું કરો અત્યારે શું અત્યારે સ્વતંત્ર રીતે આપડે બેઠા હોય અને આપણને મન થાય કે ચાલો હવે બાર જમ્યા આપડે કઈ જમીએ કોઈ ઠેકાણે જઈને જમીયે તો એ પણ સ્વતંત્ર રીતે થયો તો એને ભાવ ભાવ કેમ એને આપણે બેઠા ફરાણ ઠેકાણે જમીએ જમીએ હા એ પણ આપણે સ્વતંત્ર રીતે વિચાર કર્યો ને સ્વતંત્ર રીતે ભાવ કર્યો ને તો એને તમે ડિસ્ચાર્જ કેમ કહો છો ના એવું છે ને જમવું એ ડિસ્ચાર્જ શું કારણ છે કે શરીર સારું હોય ભૂખ લાગી હોય તો જમાય નહી જમાય નઈ જમીએ બોલે જમાય નહી આપડે આપડે આટલા બારની ક્રિયા જુદી વસ્તુ છે પણ ત્યારે એ મનમાં જે આવ્યું એ ભાવ કેમ નહીં સ્વતંત્ર રીતે જે આપણે મનમાં નિર્ણય કર્યો તે ભાવ કેમ નહીં સ્વતંત્ર મનમાં કઈ કરવાનો જે નિર્ણય કરીએ છે અને તે જવું આપડે હાથમાં નથી કર્યો આપડે ભાવ પણ એવું બને નઈ ને કારણ કે શરીર ના દુખતા હોય તો થાય અગર માથું દુખાવો બંધ થઈ જાય સંજોગો બધા હોય અનુકૂળ હોય તો કાર્ય થાય આ બધા ક્રિયા ની પાસે શું દાન જ છે તમારી ભાવ છે શું દાનત છે એ સમજાયું ને શું દાનસ સારી હોય તો પુણ્ય બનતા છે દાનત ખરાબ હોય છે સાફ બનતા દાનત એ ચારસો રૂપિયા સમજાય ન પૈસા આપવા એટલે તમને તો આ રીતે સમજાવતા તમે સમજી શકશો કે દાનત હવે તમે સમજી ગયા દાનચ ક્રિયા ક્રિયા જે છે ને એ બધી ડિસ્ચાર્જ છે હવે દાનદ જો સારી હોય સારું